પણ આમાં જૈન માન્યતા ક્યાં આવે છે પોતાના વ્યુઓ જ આવે છે ને જૈન માન્યતા ક્યાં આવે છે માન્યતા થાય એટલે જ્યારે તારે છોડવું જ પડશે જૈન પુત્ર અમને વૈષ્ણવ પુત્ર છોડ વૈષ્ણવ માન્યતા છૂટી ગયેલું છે બાકી જયારે ઉદય માં આવે છે ત્યારે વ્યવહાર માં એટલે બહાર એવું એ નથી હોતું અંદર પોતાને ઘણી વાર જોડવામાં આવે છે જેમ અમારે અત્યારે દાદા શહીર નો કોઈ પ્રસંગ હોય તો એ ભાવ નથી થતો જૈન પુસ્તક તો થયું ને એટલે હજી સુધી જોવામાં આવે છે મળ્યા પણ કેવા કારણો કે તો આ તરી જે છે તમારે કોલેજ તો ભઈ જાય તો ભઈ જાય હા વધારા બધું બરાબર છે તને આવ ગમે કોલેજ તને ગમે આવ બાકી ના રહે સારી સલાદું કઈને હે દે મને લાગસ આમ જાય પકડ ના રહે એમ કે મને આમ લાગે તને લાગે તો બરાબર છે સાચું સાચું સાચું માલ એ તોહન રા થાય અન્ય વાતો હા એટલે તારા આ અિ ડેવલપ થઈ વધારે બુદ્ધિ તો માર્ક કાઢે માર્ક કાઢે ભાઈ વિદ્યા ભાઈ કાઢે દાદા નહીં માર્ગ કાઢતા હોય પણ માર્ગ માં ભી ડખો આવે ડખો કરે ના ના દાદા પેલા બેન ના ત્યાં જ હતો આજે પ્રગતિ જે થઈ એ તો ભાવ રહે છે એ ભાવ રહે બીજા દોષો હોય તેનો ઉપાય ભાઈ ઉપાય ના બીજા વિષય દોષો હોય બીજા દોષો એ શબ્દ હાથે નહી માનવાનો ક્યારે નહિ માનવાનો હતો નહી एक कलाक बेटी आ रीत करे तारू कू नहीं जयमेश मैने अंत काल सुधी भटको અરે જે પટકાવા છે ગ્યાનીપુર મયાપતિની આઉ કલાક કર્યા કરીએ જમે છે સારે દાદા સારું તો બી સારું કે એટલું અનકરાવતું કઈ ઘરે નહીં જતો મારો નથી પણ અહીંયા બે તો બરાબર કેવાય ને નાસી જવું જોઈએ ચલાવે એ ના થાય કામ થાય નાખી નાખી કાગળ નું મને તેની પરચારી નું જે મને આપે પ્રયોગ આપ્યો હતો મહિના નો પેલો એ બઉ ક્રિયાકારી રહ્યો એટલે આ પ્રયોગ બી ક્રિયાકારી રહે છે તો અંદર એ રેજે અત્યારે વાંધો આવે છે બીજી રીતે પણ ઘર ની જે વ્યવસ્થા હોય આજે એક રૂમ જ અમારે ભાગ માં આવે એટલે ત્યાં રસોડું હોય દરેક પોતાનો વ્યવહાર થઈ જાય લોકર લાગી છોકર એને કોઈને લાગતી નઈ છોકરું છોકર કઈ લાકડાય છે આ તો લોક એને અપડાય છે આપી આ જે વાત કરો છો એ અવગા નથી થતું કારણ કે પૂર્વ નું અજ્ઞાન છે ઠોકર મને વાગી ખરેખર ઠોકર નહીં આપડે વાગીએ છીએ પણ એ આપણી પાસે અવઘાડ થયેલું નથી જ્ઞાન એ કેવી રીતે થાય દાદા કેવી રીતે થાય અવધાર કેવી રીતે થાય બઉ મોટી વાત જ્ઞાન સમજ એ વસ્તુ બરાબર છે પણ આ બાજુ નો અજ્ઞાન નો પોસ્ટ જ્ઞાન સમજાય તો આમ હવામાં ઉડાવ છે ઉપર થી વધારે અથવા અત્યાર તો લડીએ છીએ ઝઘડી ને થોડા પાસે ભેગા બેસી જમીએ છે પેલું તો આપડું મા બાપ ની કરી નાખે આપડે ચાલુ ચાલુ આવે ને કેવી રીતે રક્ષા કરતો હશે પોતે કેવી રીતે રક્ષા કરતો હશે ના કરે ને ને એટલે આ જ્ઞાન જ્ઞાન હાલમાં કેવું બેકારી લો નાખ્યા છે ખોટું કઈ બધું નાખી આવ્યું નાની ઉંમર થી અથડામણો હા ભારે ભારે કરતા કરતા દીધી થાય છે ના એ તો પોતા નહિ અમે એ ઓ સાચો એમાં આવે ને બુ અંત આવે આ તો બુદ્ધિ નહી એને લઈને આ ભાગે બુદ્ધિ એ નહી પોતાને જરાય બુદ્ધિ તો આ શું બધું આજે એ કરી રહ્યો હતો અકલનો આતો આજે નબળા અકલનો ગઈ એમ જાયે ગાળો બુદ્ધિ નઈ ખબર નઈ ખબર આ ખબર તમને લાગી આ ખબરનો તો નસુ નથી હે કે દેને બુદ્ધિ હોય કે બુ વાળો તો રસ્તો કરે અંત લાવે ને ત્યારે કાતરી થઈ બુદ્ધિ નથી બુદ્ધિવાળો હું છે ને આ બધા એને પોતાનું ભાણ થયું તો બુદ્ધિ નો ખલાસ કરવો અને આ બધા છે અમુક ની લેવા દેવી ધ્યાન કરવા પોતાનું છોડી લે એ બી છોડી લેતા તો બુ થાય ને પ્રયત્ન બુદ્ધિ નહીં હિસાબ લાગે પડ્યો એ અનુભવ નથી બધા અનુભવ સ્વાતય બુદ્ધિ નહીં એમાં એને પોતાને હેરામ થઈ બેસી બુ નથી અહિયા અહંકાર જ છે સુધી શહેર ને અહંકાર જ છે ગાળો અંગાર દાદા ઉકેલ આવશે તો ખરો ને ઉકેલ આવશે ખુલાવે તો ના બે કેલા મને ગણે ગારે તે પગે મારા પાસે નહી તમે આમારી બધી કામ પૂરી થઈ થોડી હેલ્ફરીય કરીએ તો સમજ પડી કે પણ માનતોજી રહે ને એન આ બીજા કેને કાંતી તો એસર બુધી નસેલ પછી ન પડે હાથી હાથી વસ્તુ ખોટી વસ્તુ પડે હવે એવી બુદ્ધિ આપણી આપ એક જ એવા છો કે પ્રત્યેક જીવ જેવો છે તેવો કહો એટલે અનુભવ થાય છે મારે એવું નથી અમારું પામ નથી ઉદય આ ભાઈ એવો માણસ આટ્યો નથી જે હાથ રડે બરાબર શું કહ્યું આપણે એવા પુરુષો જેમ છે તેમ જ કહો છો એટલે એ મોટું આકર્ષણ છે કેતો હતો પૂછે બઉ દુખ થયું અરે ઘણું સુખ થઈ ગયું એટલે અમૃત થી ભગડી નાખી સુખ થઈ ગયું સુખ જ થયું ને ખાલી ભાંતિ જ સુખ ની બાકી દુઃખ જ હતું પછી એક જુઓ દસ વર્ષ માં ધણી થયા નથી ધણી પણ કરે એટલે પછી લેવા મળે છે બધા કબૂલ કરી પરમાત્મા થઈને ભીપ માંગે લાલ મને બી એ થાય કે આવી ભીખ માંગવી પડે આપણને છત્રી વચ્ચે ભી નાખતા છે છત્રી તો દેદ થાય થાય શું કહે માગે કરે બીજા દે દો કરે અમે સતરે સતી લીખો દેરા અમે બીએ ગો એ ગંટે તી આમ તો જાય કે નહી જામ દેરા તમ કૈસા સંસાર આમ બ્રહ્મ છે આ જગત માં એક જ ટકા પણ આ કારણ માં તો બહુ ઓછા ને મતવાય નહી કરે છે અથા તો નિરંતર વિધાડો સાબરતા આવું દાદા સાબડ પેલું અજ્ઞાનતા લોકો એમ કીધેલું હોય કે ભાઈ આ કેટલું સુંદર છે આમ જેમ છે એટલે એ રીતે વાંચે ના વાંચે નાણું કારણ કે જ્ઞાની પુરુષ ના એક પણ શબ્દ આપણે જીરવી નથી શકતા ભયા જ જાય છે એટલે ભય ઢળી જાય છે એટલે હજી આપણે એટલે પાત્ર જ્ઞાની પુરુષ ના વધ્યા જ્ઞાની પુરુષ ને જેમ છે તેમ સમજી કેમ નથી શકતા હજી પોતાનો હજી સંસાર તરફ નો ઇન્ટરેસ્ટ ખરો કે પ્રમા અવરોધ કરે પ્રયાસ કરે છે રૂમા જ ખાલી કરી ના ફાવી નગરી દેખે બને ચૂનો પૂનો દોડ્યા બધું શાક હોય રાખ્યું છે ચાલશે કે સમજી ચાલ્યા બીજું એક ખોટું પડ્યું બીજે એક માન્યતા ખોટી પડી નથી કઈ માન્યતા કરી આમ તો લગભગ બીજા જોડે એડજસ્ટ થઈ ગયે એટલે બધું થઈ ગયું પેલા એક જ છે જે કોઈ તને તારે ને અભાવ જોવા ભલે નાગરું કેટલું અમને એમ બી ગયું નહીં કે પાછળ આવ્યો મળે અમે કહીએાતા પાછા ને એની બગડી ન સુધારો જશો ને તને દેખાય છે તારે સુધાર વેપાર મા પડશે ને વેપાર મારવો તો પડશે ને સિદ્ધાર્થ ના થયો કેમ ને લખો દસ લાખ વચ્ચે કેવું સમજી ગયા છો તો આવે નઈ જતો ત્યારે જતેર કેવાય નઈ રાતે આપડા પેલા હવે ના થાય ના ઉપર મળે છે બીજે સુખ મળે ન સમુદ્રા <coughs> પણ એને ફીટ ના થતું હોય ત્યાં સુધી પૂછવું જોઈએ પોતાનો ડકો ને જેનું બી એને પોતાને જે મળવો જોઈએ એને ભૂખ્યો રાખવો જોઈએ બે ને ભૂખ્યો રાખો જોઈએ બે ને ભૂખ્યો રાખવો જોઈએ પણ ના આપવો જોઈએ ના કરે ના ના એનું પોતાની એ બાજુ બે દિવસ માં કાઢી બે દિવસ માં કાઢી બેસી પણ મારે કેવું છે જો ને ક્યારે જોડે જાગૃતિ રાખવી પડે બીજી શું કરાગૃતિ રાખનારો કોણ જાગૃતિ રાખનારો કોણ તલાપ છે કમલે કહે પ્રસંગ આવતા જ જાગૃતિ રાખનાર કોણ છે રના તેણે બધી રાખે આ તો આપણી દખલ પ્રજ્ઞાનું ઉપરાવરણ આવે તો તેકલ વેડા પ્રાણી કકલના સાદોને નકલ અથડા માં થાય અકલ છે આટલું લથમાં હોય છતાં અથડામણ કેમ થાય છે તો તો એની નિર્જા કેવી હોવી ઘટે નિર્જા તો સરસ થઇ ગઈ છે પણ ત્યાં ત્યાં શું જાગૃતિ હોવી આ જે બોલે છે હું ના મારું નાય બધું તો દાદા હું પપ્પા એક લાખો મારું અથવા તો બીજું કરું અને પછી એમ કઉા આપડે કહીએ આવું કર્યું પછી આવું ના હોવું જોઈએ ત્યારે એમ કેવું જોઈએ કે આ બરાબર આવું ના ના ના તારે એમ કેવું જોઈએ કે આવું આવું કરવું એ લોકો છે લોકો બી એમ કે આ બરાબર ના કર્યું એટલે આપણે કેવાનું આ જયેશ બરાબર નથી આવું ના હોય તું છું તો છે ચાવી મળી ગય ચાવી મળી લઈ ના લે છે આપડે લોકો બે જાય ઉઠાઈ જાય પાછી નડિયાદ નડિયાળે ના નડિયાદ ના ભાઈ સર અમે ઘણી વાર અમારા આપશ્રી ના સ્વતંતમાં આવીએ ત્યારે અમે મેં જે અમારા પછી પ્રોબ્લેમ ના રહે કારણ કે અહંકારી પ્રકૃતિ કરી કોઈ ના ત્યાં જવું અથવા ખાવું તો અમને ગાઈડ શું કરે છે શું ગાઈડ કરે છે આ જે આપશ્રી જે આ પ્રસંગ છે એ અમને શું ગાઈડ કરે છે ની ની અહંકાર હોય એનો પોતાનો અને આપડે સુઈ ગયે છે અહંકાર એટલો એ થયો ને નબળા માં આ જગ્યા એ મૌવાનું છે સરસ ફોડ પડે પોતાની ચેડા કરે મને વાક્ય બહુ સરસ ફીલ થઈ ગયા એની ભાવના રહ્યા કરાય છે ઘણા ટાઈમ સુધી વાત બઉ સારા થોડું પણ વાત બહુ બહુ સારા પણ શિષ્ય ચાર ત્રણ ચાર વાગે પાસે પડ્યા મને પરવાનગી આપે પછી આ દાદરા બોલાયા પછી ગુરુદેવ શું ગોધ ગયા પોણા બે કલાક પૂછી ગઈ લાખ બધું પૂછપુછ પ્રસંગ ઉપર આધાર રાખે કોઈ પ્રસંગ કેવો છે એના ઉપા સાર રાખે ચાર કલાક માં જોયા બે અઢી કલાક ત્રણ કલાક જો રહેવું પડ્યો